તમારા માટે નથી કરેલી સામાન્ય ભાવે કરી છે અને કુ કહ્યું જ્યાં સુધી ત્રિગુણાત્મક માયા છે ત્યાં સુધી ભય નહિ જાય વિતરાગતા ઉત્પન્ન નહીં થાય શું અને ભય જોવાનું વિતરાગતા થવું હોય તો તું તું મને ભજ સર્વ ધર્માન પર એટલે વાળી શું કર્યું વાળી ઊંચી કરે આમ કોઈ બિચારું અને સંપ્રદાય વાળા શું કરે પછી આના કેટલાક મહાન પુરુષો છે ને એ ઘેટ તમને કહ્યું આપણે કહીએ નિંદા કરવી ના જોઈએ પણ આ છાતી મહાન પુરુષો ઘેટા જેવા છે હવે આપડે ઘેટા કહીએ શા માટે વાત સમજવાથી માં છે તો ઘેટા કેવાય નઈ આપડા ઘેટો શા માટે દાખલો આપવો પડે છે તડકો થાય છે દેહ ના ધર્મો તું ઘોરો છું તું કાળો છું તું જાડો છું પાત્રો છું બધા દેહ ના ધર્મો છે પરિચે વાણીના ધર્મ આ કેવું સરખવું બોલ્યો કેટલું ખરાબ બોલ્યો એમાં ધારા પણ વધતા ય નહી એના એના પ્રકૃતિ ગુણો થી બજા કરે છે શું કે છે પછી મનુ મન ટાઈમ થાય ધર્મ છે બે બે ધર્મ છે બુદ્ધિ બુદ્ધિ ધર્મ છે અહંકાર અહંકાર ધર્મ છે જીત જીત ના ધર્મ છે તું સ ધર્મ આવી જાય શું કે ખરું કે છુ મારણ મા એકમ શરણમ મામ એકમ શરણ હવે એનો અર્થ લોકો પોતે પોતાની ભાષા આ વચ્ચે સંપ્રદાય વાળા દલાલી લોકો છોડે ને ગેટા એવા છે કે દલાલી જરૂર વગર તો ગીટા મરી જાય દલાલો છે જો તમને તમારે લાયકાત આવે તમે નીકળી જાવ શું કરું તમને આ નાપો સાય સંપ્રદાય તો બિન સંપ્રદાય થાવ શું પણ બુદ્ધિ માં બીજી ભઠ્ઠી માંઠી માં ભઠ્ઠીઓ માં સોનું શું થતું થતું થતું કૃષ્ણ ભગવાન સર્વ ધર્માન કરી દીધી આપણને બરોબર ઠીક લાગે ભગવાન કેવી થઈ વાત બરોબર બીજા બીજા ધર્મો એને નથી કે આ બે ધર્મ ને છોડવાનો શું છે આ તો લોકોએ બે મજબૂત કર્યો અને મૂર્તિ દોડાય દોડાયોડાય એ બરાબર છે ખોટું નથી એમને માટે બરોબર છે જેને જોડાવે છે આ કોઈ બુદ્ધિશાહી માર્ચુ તો બુદ્ધિશાહી એમના વિચાર આવે કે અમારે હરું એના કરતો મને આવવાના આવવાનું કયું હતું સારું શું કર્યું થોડો વિચાર આવે ને બુદ્ધિ સાઈ અજંબો લાગે ને અજંબો લાગે મને કોઈ જગ્યાએ પહોંચાતું નથી કોઈ જગ્યા એવી નથી મને તેર વર્ષે તેર વર્ષે અરે કઈ નવ નવ દસ વાગ્યે દસ વાગ્યે માત્ર એસી ફાતા હતા લઘુત્તમ લઘુત્તમ એટલે શું કહેવા માંગો છો ભાઈ આ બધી રકમો આપી છે એમાંથી નાનામાં નાની રકમ અને ફરી ભાગ ના કરી શકાય એવી શું કહ્યું એવી ખોરી કાઢવાની હું તે મનુષ્યોને રકમો કહેતો તો આ રકમો પાસડી નથી એવું બોલતો મનુષ્યોને શું બોલતો કેમ અત્યારે ક્યાં ગયા છો તમે અહીં ખુશી મત ને બીજી ગાય ને આ રકમો પાછળ નથી એમ કહેતો હતો બધા ના ભરેલી હોય એ ખોયું હોય તો ભાગાકાર ના થાય એ તો ભગવાન જ છે બધા એનામાં આ તમે ત્યારે પણ તમને આની બધી ખબર હતી જ કે છે તો કે જીવન જીવન નો વચ્ચે નો કાળ તમારો કેમ આમ છે ત્યાર પછી નાનપણ જાગૃતિ અને પછી વચ્ચે કાળ આપનો તે પછી કેમ સંપુટ આવી ગયો એમ બરોબર થોડોક મોહ વાળો કાવતમાં આવ્યો ને નાનપણમાં સારું હતું પછી થોડો મોહ વારો આવ્યો પછી દધાર્યા નહીં કે પાછે ટીપ ગયા મોયા એટલે પછી ખોવાય ખોવાય ખોવાય ખોય વૈષ્ણવ તો ગમતો જ નતો મને કારણ તો કંઠી બંધવાયો હતો ફરી કંઠી તૂટી ગયેલી माजी के ते कंठी बांदा नहीं बंदा तारू पानी एड़े थे बोलते शीखवाड़े तेरा कंठी बांधवा शीखवाड़े અને આવો બ્રહ્મ સંબંધ મારે મારે તો બ્રહ્સંબંધ હાચો ફરી ફરી બીજા કોઈને સંબંધ જ નાખવું પડે એવો સંબંધ આવો બ્રહ્મ સંબંધ મારે આ શબ્દો જોઈએ નહીં એટલે મારે નાખી દે ચાલુ પાડી દેવું ઘર કો તારી ઘેર તો નહીંથી તમારે ધંધામાં આજાશે બીજી છોકરા પાણી અને વેપારમાં આવ્યા છે આ ખેતરમાં બધામાં એટલે ડુંદવા બધા ત્રણ જાય તો જાય શું શું તમારા પરમાણુ છો તેમ પિચકારીઓ મારો છો શું હા ભિચકારી अमुको हवेली वाला એકલા ભલભાચાર્ય એકલા થયા આદિપુર એકલા થયા છે બાકી પાછળ બધી બધો પૂજો છે બધો પુણે આધારે રૂપિયા કમાય છે પુણે ખુશયારી લોકો છે ત્યાં આમલી આવે છે મોકલ વલ્લા આચારી હતા તો હતું આચારી હતા અને એ પોતે ના કે ભાઈ આ વૈષ્ણવ વિષ્ણુ મેં કઈ કાઢ્યો નથી મેં તો પુષ્ટિ દીધી શું કે ટેકો દીધો છે આ શબ્દ અમારા બોલાય નઈ અમે જ્ઞાની પુરુષ છે અમારે જવાબદાર કેવી પણ જયારે ઓપન કરવું જાણવું હોય ત્યારે જાણવા માટે કહીએ તે વિતરાગતાથી કહીએ શું કે જેમને કોઈ જગ્યાએ રાઘેશ ભાઈ નું સારું બોલીએ તો જે સમુદાય છે એ બધે સરખું સ્વભાવી હોય માનવ માનવ માનવતા જે છે એ બધે છે તો એક સરખી અને સરખી જ હોય છે માનવ ની સમજ ને માનવ સમુદાય સમજ તો બધી સરખી હોય તો માનવ જે છે માનવ સમૂહ એની જે સમજ છે પછી તે જૈનો હોય ક્રિશ્ચન હોય વૈષ્ણવ હોય ને એવું ડેવલપમેન્ટ થયેલું માનવતા જ્ઞાની ની માનવતા એ મનુષ્ય છે ને જ્ઞાની ની માનવતા અજ્ઞાની માનવતા પાપી ની માનવતા કુસારી ની માનવતા બધા ની માનવતા જુદી મનુષ્ય એક જ પ્રકાર નું ઈન્સાન ઈન્સાન શું ચાલુ ઈન્સાનિયત હોય ને ત્યાર પછી એને શું કામ નું છે જે તલમાં તેલ ના હોય એ તલ ને કામનાર શું ને તલ કેવાય કેમ કરીને એ ઇન્સાનિયત તો ચાલી ગયેલી હોય છે ઇન્સાનિયત જોઈએ શું રહ્યું તારા હવે આખી મૂડી ખોવી ગઈ ઇન્સાન બદલ ગયા મૂડી ખોઈ ગઈ હવે ચલો વેપાર કરીશું જ્ઞાની પુરુષ ને માનવતા એ જુદી જાતિ જોવા જ્ઞાની માનવતા માનવતા બધાની હોય છે માનવતા પણ આદિવાસી હોય ને માનવતા બધી માનવતા જુદી જાતિ અંદર આ ડેલ પડે શું અને પાપી ની માનવતા પાપી એટલે હુર મળે ચોર આવતા હોય ને આપડે ભેગા થયા શું છે ક્યાંથી ભેગા થઈ આપડે હા તે મુંબઈ માં છે એવા ગભરાટ વાળા મને કે છે આવે તો ટેક્સીઓ પછી એમ ફરાય નઈ શું થયું કઈ આટલી દસ હજાર ટેક્સીઓ શું સરકાર નો કાયદો કેવાથી કાઢશું તમલો લૂંટું એ કાયદેસર છે ગેરકાયદેસર છે લૂટાતા હોય તેથી એ ઇનામ તમને લાગશે તમને ખાતરી થઈ ગઈ એ ઇનામ તો પેલા ઇનામ લાગે રોજ ઇનામ લાગતો હશે જંગલ માંથી ગયા હતા અત્યાર બધા પોલીસ વાળા બીવડાયા બરવેટ્યા છે ના જશો કે છે બરેલી સ્ટેશને આખી બસ અમારી વાતરી પોલીસ વાળા ખાડે બધાની વાત રહેલી બધાને કહેતા નહીં નહીં જવાનું અમને કોને રસ્તો આગળ બગડ્યો છે કે અમને ભાઈ નથી અમને લેટગો થવા દો ત્યાં અમારે બે પોલીસ પછી બે પોલીસ વાળા બે હડ્યા ઘણા બધા ભાઈ આ ચકડા ફર ફર સ્કાય નઈ સ્કાય તો બહુ પુન માણસ ઉપર તારી પર નથી પુનસારી મુંબઈ માં લેર થી ફરો દાગી ના પહેરી ને ફરો આમ ફરો ખબર નઈ પણ પાછું હું કયા નહી છું કે ઈરાન કાપ પહેરી ફરતા ના કઉ છું ઈરાન કાપ પહેરી પે ફરશે તોડી લેશે કર્યું આપડે જરૂર સુધી કોઈ કઈ પણ ના કરી શકે એવું આ જગત નિયમ છે માટે ભડકો નહીં ભડકા જે આવવાનો છે તે તમારે કોઈ ઉપાય સુટવાનો નથી તમને નાનપણ માં બાર ઇતિહાસ ઉમરવાની આ ભાઈ જેટલી કન્ટ્રાક્ટના ધંધા પર જવાનું કોન્ટ્રાક્ટ ધંધો અમારે મોટાભાઈ પહેલાથી કોન્ટ્રાક્ટ નો ધંધો એટલે એટલે જોઈન થઈ ગયેલો ધંધામાં જોઈન થઈ ગયો મેટ્રિકમાં આવડ્યું નહીટ્રિકમાં ભાઈએ કહ્યુંટ મોકલી શુભો બનાવશે એટલે આપણે આ ધંધો મળવો એમને શુભો બનાવવાની ઈચ્છા મારા ફાધર ને બ્રધર ને એમના મનમાં શું ફાધર શું હું થતો શુભાનો બાપ છું ટીચરો બ્રધરના મનમાં શું ભાઈ માણસ શુભો થઈ ગયો છે પોતાનોવા માટે મને પરિણામ પરીક્ષા આવતી એટલે મેટ્રિક ફેલ થયો એટલે મોટાભાઈ કે છે તને કશું આવડતું નથી ગયું છે ગમે તે હોય પણ બ્રેન ખરાબ થઈ ગઈ છે બાવીસ ની ઉમરે એક કામ પર જવાનું હતું તેદાય જવું જોઈએ પાંચ લાખની ગાડીમાં બેસવું જોઈએ ઈશાબતી સ્ટેશન થી તે રૂપિયા વધારે નતા પણ હજાર હજાર રૂપિયા લઈને કામ પર જવાનું હતું વધારે રૂપિયા નથી પણ તેતાળીસ હજાર એટલે આજના વીસ હજાર જેવા શું કહ્યું એટલે હજાર લઈને જવાનું હતું ગાડીમાં ત્યાં મારા હાથમાં આવ્યા નહીં એટલે મારી તો એક નોકરો હતો મારા જેટલી ઉંમરનો પટેલ જ હતો એમાં કહ્યું પહેલા આપણે જરા નાસ્તા પાણી કરીએ શું બરાબર સારી પછી જવાય છે કહ્યું એટલે નાસ્તો પાણી કયા કયા તો ટાઈમ થઈ ગયો અને ત્યાં આગળ ઘોડાગાડી પહોંચી તારે ઘોડાગાડી ચાલતી હતી બાળી ઉપડતી વેવ જોવાયું એટલે મોટા ભાઈ તો બહુ મારા તો વિશ્વ મોટા એટલે ભાઈ બહુ એટલે મેં કહ્યું આ તો ઉપર થી ગઈ પડી પછી મેં પેલા કહ્યું મેં કહ્યું ચાલી ને જઈશું અહીંથી અગિયાર મહિલ છે ખુ પેલો કહે હા ઘણા આ રૂપિયા છે પાય તમે કીધું એ બધું મારે હાથે હોવાનું તો ચાલીસ ખરો ને ટકા ચાલીસ કરે બે તો આઠ મહિલ ગયા ત્યારે એક પાદરા કરીને શેર આવ્યું તો નાસ્તા કર્યા પાછા અને સિગરેટ લઈ લીધી મને મને ખબર ખરી કે આ નંગવાળો ભેગા થયા હોય કે રહે આ ક્વોલિટી દસ અગિયાર બાર વાગે નહીં અગિયાર વાગે એટલે ભેગા થયા કે રહે નહીં એટલે સિગરેટ લઈ લીધી મેં પછી રેલવે પર ચાર ચાર કર્યું ત્યાં એક બાવરી આવી બાવરી અને એક ખાડો આવ્યો તલાવ જ્યાં હવે અમારે જે ગામમાં હવે ત્યાં રેસ્ટહાઉસમાં મુકામ કરવાનો છે રેસ્ટઉસમાં મુકામ કરવાનો છે ત્યાં જ આવું આવ્યું ત્યાંથી રેસ્ટ હાઉસ પાંચ કલાકનો રસ્તો હવે ત્યાં આગળ આવું આવ્યું ત્યાં આગળ મને લોકોએ અમને કહ્યું કે પેલી બાવરીમાં બાર વચ્ચે બેસી રહેલું છે મારી પાસે આવ્યો રૂપિયા મારી પાસે નહી રાખેલા પેલા લંગોટમાં બારટીયા પાસે જઈને બેઠો તો અંધારું ગોળ પણ દાદા દેખાય ટિકિટ ના પૈસા રહેતા ચાલતા ચાલતા આયા તમે ભાઈ મળ્યા હે બે રાતે કયું અને મેં કોઈ અહીં તો બાર વિચારો ભો નહીં સારું થયું લાગતી હતી પાસ આપી દીધો આપણને ના થશે એટલે ચાલીસ પછી હું ત્યાં ગયા ત્યાં રેસ્ટોરન્ટ ગયા ત્યાં પગી ગયા છે આયા છે અત્યારે કઈ ગાડી ગાડી ને ચાલતા આપડે ભેગા ના થયા અહીંયા તમે કહ્યું નથી ના મારે કઈ કાલે એટલું એવું નઈ ગયા માણસ એ તમે પડ્યા મને એમ કહ્યું મેં હું આમ તો બીજું કોઈ એવું કરવા જાય દાદા કે કળા આવડે બધી બહુ કળા રૂપિયા એનો રાખી એનો કપડા મારા કરતા રાખી મારા ઈચ્છી થાય એટલે પેલો ખંખેલી રાખેલું પર રાખેલું લી ત્રીસ રૂપિયા રાખેલા બધું રાખેલું ખરાગી એક ખરો મળ્યા પણ પાસ આપી દીધું તરત એમ એનો માથે પડ્યા જેવું લાગ્યું ના કોઈ અહીં બારબટિયા નો ભો એટલે અમે તમને દેખીને ગભરમણ બંધ થઈ ગઈ બારવટીયા એટલે બધું એવું છે ને બુદ્ધિ સાથે બુદ્ધિ દિવાલો ઓળંગી ગયેલી કે મારી આદાસ ના પૂછશે આધાર મારા શબ્દ હોય કેવાય તું મને ચડાય હે મારી મારા શબ્દ તું મને અચડાય તું લાક બોલું તો મને આધા ચીજ નહીં ચડે સર બોલતા નહીં આવડે ચીજે બુદ્ધિ જરા પટ્ટી ગુદાકુદ કરે અને અહંકાર બઉ પુદાક મારા મોટા ભાઈ એટલા બધા અહંકારી હતા એટલું બધું એ હતું એવા માણસે એવા હતા કેવું પડે પર્સનાલિટી વાળા સો માણસ તો આગુ પાછું થઈ જાય એને આખું પાછું થઈ જાય ખાલી પર્સનાલિટી આઠ માળાની બધી આગુબાજુ જ થઈ જાય લોકો હું જોઈએ મને ભાઈ એમને બીક લાગે ખરે મોટાભાઈ પણ બીક લાગે છતાં એ મને શું કે તારા જેવો અહંકારી મેં જોયો નથી હું તમારે જ બળવું છું મને ખોર ગમ કે તારા જુખા દેખા ત્યારે એ હંકાર ખબર પડી કે આંકાર જીજું કશું જોયું તાર લોભ નામે નઈ નામે લોભ એવો હહકાર કેવું જરાય આપ મારી પાસે બોલાઈ બલાય કરો છો તમે વાત કરતા નઈ પછી વાત કરો ને બેન નથી વાતો અમને કરી દે કોઈ દાડો હાથ નીકળે તારે કરી દીધું ટેસ્ટ પડી જાય દાદા ને કીધું પ્રોફેશનમાં કોઈ વાત એમ થતું બધું એક સાથે છોડ દઉં તમારા ધંધામાં તમને એવું કેમ થયા મન થયા કરે તમે વધારે ગુજરાત ઊંડા ઉતરી ગયા છો નબળાઈ એ નબળાઈ કેવાય એ નબળાઈ મનુષ્ય મોહ છે એ પ્રકાર મોહ છે નબાઈ હું તો તૂટેલો જ હતો ને ધંધાથી હું ધંધો જ કરતો નતો ફક્ત આખો દાડો મેં ના કર્યું કે તમે આ તમારી શું નોકરી છે કે નથી તમે આ કોઈ બૈરી મરી ગઈ હોય તમે સારા છોકરાને સી રીતે ચલાવ્યા છે પછી હવામાન જ પૂછપૂછ કરું હવામાન મને એની અડચણા શું છે એ બધું તપાસ કરીને લોકોને કહ્યું બે વાગે આવજો મને અને લોકોને નિર્ભય બનાવેલા કે તમારું કામ મને બિલકુલ છે નહીં દાદા ક લેવા આયા શું કહ્યું તમે એ જ રીતે જોવો છો એજ રીતે દ્રષ્ટિ જોજો શેર દ્રષ્ટિ ફેર કરશો તો તમને ફાયદો ને સાય નુકસાન થશે શું કહ્યું માટે તમારું કોઈ કામ છે આવું ફી ફ્રી ઓફ કોસ્ટ કોણ આવું દખાનું કાઢે તમે ફ્રી ઓફ કોસ્ટ કાઢી દુષ્ટ કરો છો બહુ ઓછા છે બેઝિક અમુક વસ્તુ પડી જાય બઉ સારું કરવું